આજે અહંકાર મમતા કહ્યું આજે એટલે આજે અહંકાર મમતા નો ત્યાગ થઈ ગયો અને પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા ગ્રહણ થઈ ગયું ગ્રહણ ત્યાગ પૂરેપૂરો થઈ ગયો ગ્રહણ ત્યાગડ કડાકુટો રહ્યો નહિ ચાલ એટલે ગ્રહણ ત્યાગ કરવાનું નથી ત્યાગ કરવાનું નથી આવ્યું हे हिन्दू धर्म के वैष्णव वैष्णव धर्म के श्राम धर्म धर्मी जैन धर्म नहीं आत्मधर्मी आत्म धर्मी ए मुसलमान आपका दिखाई न दिखाई आत्मधर्मी बदमा नही आप मतने मत ने लाइने भोग थे नहीं बोड़े મત ઊભા કર્યા સાચી વાત વેદાંતે વેદાંતે મત ને ના પાડી છે પણ છતાં લોકો ઉભા કર્યા વેપાર કરવા માટે શિવ ધર્મી વૈશ્વિક ધર્મ બધા સોદા લોકો अबे चल भगवान भगवने कि कहु जो ज्ञा पुरुष बनिया हो ज्ञा पुरुष पड़ी रहो कैसे आ ज्ञान बन तो ज्ञापी पुरुष पड़ी रहो એટલે ઘેર જેને કયા લે લોકો કે હવે છોકરો તલાવે છે આત્મારું કલ્યાણ કરી લેવું એટલે લોકો ઘેર આપતા અત્યારે તમારી ફાઇલો કરે ઠાકોર ભાઈ આયા છે કે નઈ ઠાકોર ભાઈ આયા છે ફાઈલો આવે ઠાકોરભાઈ એટલે એટલે મારે તમને કેવું કે ઘેર જાવ ઠાકોર ને કહ્યું કે ફાઈલો પુવા કરે तो पढ़ी पड़ी ध्यान जरूर ठंडक मन एकदम आनंद मीजी रीते आनंद आनंद आनंद अत्यार बनी सके बीजो आ माटे। ते जाओ। आखाँ जाओ। रात जा बोलवाजर आखी रात पानी पड़ा कर તમે ઊંઘાઈ જીટ માં અને ઊંઘ બઉ સરસ આવશે ને અને ઊંઘ બે મિનિટ ને પાંચ મિનિટ આવે તો ઊંઘી જવાનું એને કઈ શું નહી રાખવાનું એટલે આટલું રાત નો ઘાત કર્યો હતો અને બુદ્ધિ ને એમ કે દઉં કે મારે આટલું ધ્યાન કરું દાદાનું દીદી થયા मानी काम आज रात मै तो आज हमें શુદ્ધાત્મા તમને પ્રતિમે ધીમે અનુભવ થતા જશે ધીમે જેમ આજ્ઞા પારશો તેમ અનુભવ થતા જ અનુભવ લક્ષ્મી પ્રતિ સુધી अंतरा अंतरा सुख सनातन सुख अंतरा अंतरा गवर्मेंट थी काम इंट्री गवर्नमेंट એક ફાઇલ નો સીપ કરવાનો શું કશું રહ્યું હા બધું ભાગ્યાશાળી પાછું તેમાં વિકતા ભૂલાવાઈ ગયા ગયા મજા ચાલો એમ કે પાછા તે કઈ ગયા પાછા ભૂલાભાઈ ને ઓડી લાવો બોલાવું બોલાવો ખેતી બો બનાવું શાકભાજી તમે નક્કી હા તમારું સાંભળો હા એટલા બોલાવ્યા તમને પેલું કેવી ને વસંતભાઈ અમે ઇન્ડિયા થી આવ્યા ને ઇન્ડિયા થી આવ્યા ને પાર્ટી નોક્સિલ માટે વસંતભાઈ લઈ ગયા તા અમને હાથે પાર્ટી વસંત પછી એક દિવસ તો એવું થયું કે અમે ટેબલ પર ખાવા બેઠા વસંતભાઈ હાથે બાજુ માં બે ભાઈ આવ્યો એક ભાઈ પેલા આવ્યો એ મરઘી ચાપ લઈને આવ્યો મેં વસંતભાઈ તો આવું છે એ ખાય છે આપડે થોડું ખાતા છે એમ કે પછી એક સીધો ભાઈ આવ્યો ચાપ લઈને આવ્યો ના નથી કરેલો નહીં પીધું એમ કે નહી દાદા નથી પીધું રાખેલો પણ આ જેક્શન માં ગયા ડબલા બહુ ઉઠાવવા દારૂ દિય ના દારૂ દિય ના ડબલા બઉ ઉઠાવવા પડે છે બધું વધારે નથી પીધું આપડે ના એ કઈ દવા ને લીધે કઈ પીધું હોય બ્રાન્ડી બરોબર ઓપરેશન કર્યું જવું હોય ને કદાચ મને ચોખ્ખો ખબર નથી હોસ્પિટલ માં કદાચ લીધી હોય મને ખબર કેટાવડા મારી નક્કી કરી હરીમભાઈ છે અમારી પણ પાંચ વર્ષ પૂરા કરવું એમાં જેક્સન મેં બે હજાર કે હજાર તો આપ્યો ને હજાર બીજા તમને આપી દઉં એમાં એડ કરી દેવાના પાંચ એક હપ્તો પૂરો કરશો પંદર હજાર પણ लाबू है दुनिया भर मिले हाँ હવે આશીવાર હાડા આપી દે બરાબર મગજ બહુ સારું આપો દાદા ત્યાં સુધી તમે એક બે મોટલો વધી જવાની ને એ શું બોલા છેલ્લે દાદા તમને આશીર્વાદ બોલે છે દાદા અમે જેક્શન બે પ્રોપર્ટી બધા સ્ટાફ છે એ બધો હાઈ ટે ચાલે એવી વિધિ મને કરી આપજો આમ નિકાલ રાખજો થાળી ની ખરું જોઈએ ને વસંત રાખવા હું તમને કેમ વસંતભાઈ જોવાનો હિસાબ એમજાક તમે કે જો ગોવિંદભાઈ ને વસંતભાઈ બીજું કઈ નહી દાદા બધા સંભવિત હિસાબ રાખો દાદા બહુ મહેનત કરતા છે અમે તમે હવાડા આવીને જો તો હાંજુરી કાઢો તો और है। है मैं अमार अमारी मिलकत है काम करता होता अमारी मिलकत है करता होता करता है हजु ना વસંતભાઈ પગાર આપ્યો તમે ગાલુ ઢીલું કેવું એટલે એમ તો વસંતભાઈ પગાર પૂરો આપ્યો છે અમને એ જૂઠું નહી બોલાય પણ રહી પેલું ગયમું ની થોડો ઘર આ ભુલાભાઈ અમને મહિલા જાણે કઈ આવી ગયા પાછળભાઈ ભુલાભાઈ પછી ગમવા માંડ્યું હા હવે ગમવા માંડ્યુંર હું પાછળ પાછળ આવ્યા મારે પહો એ પંદર ભેગા મેઘા ખાવ એમાં પહોંચી જાય ના ભાવના હોય એને ભાવના છે ભાઈ ને ભાવના હોય આપણને પાસે ભાવના જ ના હોય ભગવાન આપે તો ભગવાન આપે હજુ હસુભાઈ આપેલો વાંડો ની બે લાખ ડોલર મેં આવડે એ તો બો કમાયેલા છે પંદર હાજર બરાબર મને વાત કરી કહ્યું ને તમને જે આઠ હપ્તા એટલે લાંબા હપ્તા આવી એટલે આપડી હિંમત કરી પછી વસંતભાઈ માં લઈને આપવાનું આપણું મન નહી ને? સમાં કરો નથી લઈ ગયા એ તો આ કે છે એટલે રીયો હો તો લિટલ આમેરિકા મારા ધંધાઈ દેવાના એવું લાગે આ તો હા આ પેલા ઈશ્વરભાઈ ને સૈતાબેન છે ને એ તો તમારી જુઓ તો એવા છોટાપો એવું એ તો ભાઈ કેતા નહી આ બાજુમાં બચાઈ દલા તોય બોળા જો મારું ચહેરો આવડવા કેવાય નહી આજે છોડે નહીં થાય આપડે <muchas> છોકરા <gul> છોકરા અમે બે પાંચ ગણવાનો અમે આવક માં નથી લેતા એના દાદા આવક ની અંદર લેતા મારો કોયરો છે એ રીતે ગણવાનો દાદા પોતા બઉ પછી વસંતભાઈ ને ભગુભાઈ ને ક્યાંક આવતા મારો બોલા કરો કે મારા બોલાવું પડે મારું ક્યાં મારી ને જમુભાઈ પર ડોહ લાગણી નહીં વાસણ ને ભગુભાઈ પર ગણી નાની લાગણી પણ ગુજરી ગયા બે જમતા તેઓ વધાર એવો સુધારો નાના હજુ કેવી ફરજ કીધું મેરા તો સુધરા ને એવું બોલતા હતા પણ એમ ગણ એમ ગણે છે કે તમે મૂકી આવો માતા પાછો છોકરો છે એમ બને બીજું તમારો ઉતાવળી જમા તરીકે ઓળખવા દેવચંદો જમાય આપડા નથી અમને આવેલા નવ જણા આવેલા અમે સાત હજાર રૂપિયા નું બધું વાળી દીધું કોલ કરે પડદા રચ્યા નથી અમે તાર પર્દા નથી કરવા દીધા મોટાભાઈ રચ્યા કે હવે કોણ જાણ હું નામ ના થયે હોય તો ના હોય એ આપણે હેલ્પ કરવા દાદા ઝઘડો થયો અહિયાં કાગા એવા બેન નો મારી પડ મે હજુ કોઈને વંચાવ્યો નથી મેં આલોગ કોઈ ને વંચાયો નથી કાગળ આવું થયેલું છે તેથી તમને આટલાનું કે છે કેમ લાગે રાખશે તા હતા કે દવા હું હતો ત્યારે હસો વાળું અને મેં એને મારેલી પણ અહીં અમેરિકા માં આવ્યા પછી હું અડ્યો નથી એને સુશીલા બેન કે સુશીલા બેન કે દાદા નું જ્ઞાન લીધા પછી દાતવા જ કે મને નથી માર્યું જ્ઞાન લીધા પછી ચાર નથી માર્યું અરે હા મારે તો મિશારી હું થાય પડે તો હું થાય હવે ચાલો તમારી પણ દાદા હવે કોઈ ડરવા નહીં પેલે સ્ટોર માં જાય મારો હવે હું એને કશું કરતો નથી પણ સ્ટોર માં જાય એટલે મારો જીવ બહુ ગભરાય સ્ટોર માંથી લાવતા નહીં આપ આપડે ઘર માં તો પેન્ટ લઈ પડે સેલ માં ઉતાર થી બાકી હજી લેટે નહીં સેલ માં સેલ પાછું અમે એક રૂમ માં રિયા એમ જોકે બે રૂમ આપે ને અમે જીજા ભરાય દીધા રાત ના રૂમ કહીને આપી દેમ તો ના રે ના એક રૂમ મોક્ષ જોઈશે દાદા પૂછે ના કહ્યું ને મેં નીચવા રૂમ આપડે મોક્ષ માં રૂમ કેવી જોઈશે દાદા રૂમ ના હોય કે છે આખી કોઠી ભાઈ થી ગયા ભાઈ ગેલભાઈ નહીં પણ કોઠી ભાઈ ગેલિયન ને ગેલેનિયા તો બધા બહુ જોઈ રહ્યા પણ કોઠીભાઈ નહીં જોઈ રહ્યા ગેલેનિયા જોઈ રહ્યા આપડે તો ગેલે છે ગેલી યાર ઓળખે છે ઓળખે ઓળખો ઓળખો દાદા તમારે બે મોટા તમારે સમજ પડી ગઈ આ બે ડુંગળા દૂર ચાર રસ્તા કોલેજ દાદાની પદરાવણી વાર ગયા બરોબર નતો સામારે ત્રણ વાર બે માં ત્યાં એકાદ બોટલ રાખી નહી રાખી નહીં મને ગામે બરાબર એનો ટોપ રૂમ એકદમ ટોપ રૂમ એકદમ ફાઈન અને બાપર મેનેજર હશે એમાં છોકરાઓ ગણ્યા ને છોકરાઓ છે અમારા પાર્ટનર છે ડોક્ટર હા અમારા કિરીટ પટેલ ને નથી દાદા છે વિવેક ના હોવાને લીધે જ કહે ને એ નથી એક વાત કેવા નથી માસે શું પોતાનું હિતકારી શું નુકસાન થાય છે આપડે જીવન હોય સ્ત્રી ને પુરુષ ના લગ્ન થાય તો શરૂઆત ના વર્ષ એડજસ્ટમેન્ટ લેવામાં પચાસ ટકા ને ખરભરાટ થાય પચાસ ટકા પૈસાદાર ને સારા કુટુંબો હોય તો પચાસ નહીં એમાં ને સિત્તેર ટકા ને હોય પૈસા નો નો સમાજ નો કઈ લે કઈ પણ એમાં ને તો ખુબ જ આપદા પડે ભાન હોવું છે પોતાના પ્રભુ પર મારે અને પછી પડતા એના જે સાહેબ કોઈક વાર કોઈ કઈ વાત થવું જોઈએ કકડાટ ના થવા જ નથી કકાટ કેવું કઈ માસ કઈ કરે છે કેટલા મહિના પણ નથી કરતા ખાવાનું સારું સારું સોના એમાં જ વિચાર વિચાર કરીએ પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો ના વિચારવું જોઈએ વિચારવું જોઈએ બધા નું રીત જુદી જુદી હોય છે પણ બધાની રીત રાતે હાથમાં આવે તારે હજાર ડોલર ઉપડે ત્યાં સ્ટોર બંધ ને આપી આવે પછી ગેર લાવે પછી અહીં એ વાયુ એને જોજો કર્યા હોય થવો જોઈએ કંકા ના થવો જોઈએ આવું કેમ જીવન છે તમે ગમે આવું બધું બધાની બુદ્ધિ થોડી સરખી હોય દાદા સર ના હોય કોઈ સમજે નહીં ના વિચારો સરખા હોય કોઈ આપડા હોય નથી બધા ના વિચાર સમજવ પોતાની જાતે મારા હાથ સાચી એવું તે બધા ના ખોટા છે વિચાર કરતો આવતો ભોન જ નહીં તો માણસ તરીકે ભોન નથી બાયણું અવાજમાં ઠોકાઠો થાય તો તમે ગમે તો પછી માણસ કેમતું કૂતા વળતા હોય તો ના ગમે આપણને પણ દાદા આપડે બધા પ્રત્યે સારી ભાવના सारूचता होता इच्छता होता समाज आपने सारी रीतेम जीववा देते जीव सीवाम जो हूं देखा એ નાક આવું છે વાંખે આવી છે બધું કહી દે છે શું સમાજ તો આવી જ છે સમાજ નો છે બિચારો એ જઈને ચાલો મને સમાજ કઈ કહેતી ખોટું ચાલે સમાજ નું કયું બે ચા ચાલે થઈ જાય કુદરતી રીતે ખોટું કશું તો જીવતા નથી આવડતું પહેણતા નથી આવડતું પહેર્યા બાપ થતા નથી આવડતું બાબો ખુશ થઈ ગયા જીવતા જીવવું જીવન જીવું છે સવાર માં બધા નક્કી કરવું છે બી આજે કોઈની સામે સામે અથડામણ ના આવે એવું આપડે વિચાર કરી નહી દુઃખ થાય નઈ આ અથડામણ થી અત્યારે દુઃખ થયું આખો દાડો બગડે અને આવતો બહુ પાછો મનુષ્ય પણ રે એમ માણસ પણ કે સજ્જનતા હોય તો માણસ પણ પાછળ આવતા હોય ગોથા માર માર કરે શીગડા માર માર કરે તો પછી માણસ પણ આવે સીગડા માર માણસ મારે માણસ વધારે મારે માણસ મારે તો પછી જાનવર માં જવું પડે વાગે વાગે પણ વધારે વાગે પણ વધારે એટલે ત્રણ આગળ બે પગલે ચાર પગ ને પૂછડું વધારે નું પાછું લાખો માણસ જગા છે મતભેદ થયો નહીં પડતો મને ક્યાંક તમે નલાયક છો બેસ મને પાસ કેવી રીત ના લાયક છું ચો કાકે તમારે કોર્ટ ની પાસે લખ્યું છે દાદા ના લાયક છે બરોબર છે આ દુનિયા માં દાદા સગા વાળાઓ ને દેખાય કેમ કોઈ આગળ આવી જાય પૈસા કમાઈ જાય ગરીબ હોય ત્યાં સુધી આપડે સારા થોડા ઊંચા આવી જાય એટલે જે સગા વાળા હોય એ લોકો આવીએ તો કે ખરાબ એવું કેમ જેલસી કેમ આવે એવું અદેખાય જેલસી કેમ પૈસા આપડે થોડા પૈસા થાય એટલે સગા અદેખાઈ આવે જેલસી થાય એવું કેમ આવે પણ દેખાય રહ્યા છે તો આ દેખાઈ આવે ને અને જેને દેખાઈ ના આવે એ ગુણ કેવાય શું કહ્યું એટલે આપડે ઓળખું છું કે આવા ગુણ છે મારે કેવું ના જોઈએ ना करे ये करेली हृदय खाई करवाई हमारे पड़ाया वगैरह आगे बढ़े क्या क्यों आगे जाए हूं बीजे अपना हृदय खेल हमारे पाड़ी આવું કેમ ચાલે સ્પર્ધા ઇઝ સારું કેવાય પણ દેખાય નઈ કરવી અને ડોલર બે લાખ હાથમાં આવે ને તો અગાવા લાગે છે હમ હું લેવા ગયો પાંચ હજાર આવતા શું મિજાજ ખસી ગયો છે શું અહંકાર આવી ગયો છે એટલે એકલો લેવા આવ્યો હતો વીસ જણા બધા ને આપીએ તો આપી દઈએ વાંધો નહીં આપી દઈએ એટલે વેર વધે ઉડતો એટલે કોઈ જગ્યાએ છોડે નહી આ દુનિયા તો હું એમ સમજવા માંગુ मन में सहन थत सहन ना अपने आ दें तो आप मन मोटू राखी तो ये आप करे બધો પ્રશ્ન પૂછો બધા સોલ્યુશન લાવવા કલેશ એક મહિનામાં એક દાડો ના થો બીજું બધું થશે તેનો વાંધો નહીં પણ એટલો ક્લેશ એનું કોઈ ન ક્લેશ ગમે નહી ગમે તને ગમે મોહન બેન કે સવાલ પૂછો તમે પંથાર કહી ગયા કાલે કે છે ને આ જે આવ્યા એમ ને હું કે તમને પાછું એટલે તાળું પડી શકે પાસે ગોધો મારું મને કઈ ગયા તા એનું વાર નહીં તો એટલે આ બધું વધારે ચાલે છે જો મન મોટું રાખતા હતા કે બંધ જાય